जे जे हरिमूर्ति थे अचरज कारी ते, ते मैं न जाय कहू के अचरज कारी छहु बहु, बहु थ चमत्कार के अचरज कारी है તેને કેહતા ના પાર કે અચરજકારી અચરજકારી છે તે તો દેખાડ્યું ભગવાન કે અચરજકારી છે અલૌકિક વસ્તુ आवे लोके अचरजकारी छे ते तो जन सहू अवलोके अचरजकारी छे असन वसन सुंदर माला के अचरजकारी छे प्रसादी दाड़ રોટા રૂપાળા કે અચર છે તલ લાડુ તોરા કે જ છે ફળ ફૂલ અમૂલ્ય અપાર કે અચર છે પામે સમી એ દાસ કે અચર છે जागे त्यारे रहे पास के के छे छे जे जे आपे समाधी के छे। ते, ते लई आवे जन आई के अचरज छे अरे अमाइ माइक माँ आवे के अचर ज मा कारी ये थि अन्य अचरज शू कवे के अचर ज कारी अमाइक माइक मावे ये थि अन्य अचरज शू कवे के अचर ज कारि અચરજ શું કહાવે કે છે નિષ્કુળાનંદ સ્વામી પોતે જેમ લખે છે કે જે કોઈ દી કાને સાંભળ્યું ન હોય એવું શ્રીજી મહારાજે आ लोक में देखाड़ू एनाट आश्चर्य क्यू शू सधि थधना करे तो एकल दोकल ने थायचर जीजा ने सामूहिक समाधि पशु पक्षी सामाधि ये कर अचरज श्रीजी महाराज दखाड़ थी स्वामी बीज बात एक करे अह सधि जाए श्रीजी महाराज क्रसादी आपे ये प्रसादी अहिया हाजर थे દિવ્ય લોકમાં આપે દિવ્ય દેહ આપે અને અહીંયા બધાની સામે એ વસ્તુ પાછી એને બતાવે જે જે વસ્તુ લાવે પદાર્થ લાવે જમવાનું લાવે વસ્ત્રો લાવે ફળ ફૂલ લાવે તલ લાડુ લાવે હાર ફળ ફૂલ જે જે સમાધિ એ ભગવાન આપે એ ભક્તો અહીંયા લાવે स्वामी के अलौकिक वस्तुके अति आश्चर्य स्वामी बध लख्या पी त्र कड़ी पी लखे कि जे जे आ साम अचरजारी दिठी में साक्षात अचरज नजरे जो लखी मैं बजरेबली बेत कोई कहे एम बोटो भेद पड़े जो तक आंख हो तो जेने न मनातू मनात होने जो जीणी आ ग्रंथ जे ग्रंथकानंद स्वामी जो बराबर वाचे विचारे तो येने हाथ में तो आवी जाए कि आ संत खोटू लगता शाना उपर ख़वर पड़े खबर मैं जो आग कहू ने साबड़ेली बात केवी अनुभ केवी ये बने वात कह फर्क पड़ी जाए ख्याल तय ना आयो ये तमें अमेरिका की बातोंभिया जुदी रीतनी हो કે ભાઈ અમેરિકાની આવી સમૃદ્ધિ છે ઇન્ફ્રાસ્ટ્રકચર આવું છે વહીવટ આવો છે રિમોટ કંટ્રોલ થી આવું થાય ને ફલાણું થાય એ બધું તમે અમેરિકા આટો મારી આવો અને પછી જે કહો એમાં ફરક પડે ને તમને ખબર પડી જાય સાબર પડી જાય અને જે જઈ આવ્યો છે ભલે તમને ખબર નથી આ ગયો છે કે નહીં પણ તમે વાત સાંભળો એટલે તરત ખબર પડી જાય કે આ આંટો મારી આવ્યો છે કારણ કે એમાં જે ना ग्रंथ चे निये। जे वात लखे चे, येने जो झीणी दृष्टि करता है विशुद्ध दृष्टि हे तो तरत पकड़ाई जाए कि आ सतनी अन्वी एमने साबड़ेली लगता કારણ કે અનુભવેલી વાત જયારે રજૂ કરે ત્યારે એ માણસને એ વ્યક્તિને એનો કેફત જુદો હોય એ બહુ વિશ્વાસ થી બોલે કોઈ સાંભળેલી ને કહેલી વાત હોય એ કેતો હોય માનો કે વિદેશની કઈ વાત કરતો હોય તમે એને સેજ એમ કહો હવે ભાઈ રેવા દે ને તો તરત ઝાંખો પડી જશે કે ક્યાંક બફાયું પણ એ અનુભવ કરીને જ આવ્યો છે ને પછી તમે એમ કે ભાઈ એવું કઈ ના હોય તમે પૈસા નાખો તમારે જેટલી કોકા કોલા નું હોય કે પેલી પેપસી જોતી હોય કે ફૂડ કઈ જોતું હોય કે ચાપ દબાવો ત્યાં તમારે ગેરેજ ખુલી જાય લાઈટો થઈ જાય આ થઈ જાય થઈ જાય ત્યાં તો ડિઝની આવું છે ને તેવું છે એ તમે એમ કે ના એવું નથી તો તને શું ખબર પડે યાર અનુભવ સાથે ની બધા એના વાત કરશે તો સામે વાળો પાછો પડી જાય અને જો એને અનુભવ હશે તો એની વાતમાં તરત હા પડી જાય છે એટલે જેને સાત્વિક બુદ્ધિ પરમ તત્વનો અનુભવ થયો હશે એને આ સ્વામીની વાત એટલે સજાનંદ સ્વામી વિશેની નિષ્કુળાનંદ સ્વામી જે અચરજકારી વાતો કરે છે તો જેને સાત્વિક બુદ્ધિ અનુભવ હશે એને તરત થશે કે વાત સાચી છે बुद्धि हजी तमस के नी के नी है भले सात्विकता वेश करें साने आई समझा भले दुनिया मो मा वक्ता हे मोटा, मोटा कथाकारों से दुनिया मूजाता हे हजारों ने सत ने परम सत विभूति मानता हे बदी वातों पड़ से। एक वस्तु तो जो विश्वास बहु मोटी बात है विश्वास अमुक ये ना पासे हो श्रद्धा एना करता घना है श्रद्धा विश्वास कोई कहवा विश्वास मतलब के पास परिपक्व दशा थे श्रद्धा कहे मतलब के विश्वास ने उछीनो मैने अंधविश्वास ने आधु एम क्या करे घना लोग पे श्रद्धा ने पोता पैदाश मैने એટલે શ્રદ્ધા છે વિશ્વસનીય છે આવું બધું ઘણા નિરૂપણ કરે છે મેં ઘણા બુદ્ધિશાળી લોકો કેવાય એને વિશ્વાસ છે આ વાત મને ક્યારેય ગળે ઉતરી નથી ભલે હું મારી રીતે આપણે નાને મોઢે ભલે મોટી વાત કરીએ પણ ખોપડા તૂટી જાય એવા બુદ્ધિશાળીઓ વાત મને ગળે ઉતરી નથી એને આપણે કેવા જઈએ તો કઈ માની કે તમે જો ક્યો છો એટલી મને જે સમજાયું છે એ પાછું મારું સાવ મારું પોતાનું નથી પણ મને તુલસી ના ગ્રંથો મહાત્મા એમણે રામચરિત માનસમાં અને બીજા અન્ય જગ્યાએ જે કહ્યું છે મને એકદમ અનુકૂળ આમ આ પડી ગયો કે તુલસી જે વાત કરે છે સર્વોત્તમ છે અને એજ રીતે મને આ પડે છે કે શ્રદ્ધા છે એ પ્રારંભિક પગથિયું છે વિશ્વાસ છે એ શિખર છે અંતિમ પગથિયું છે વિશ્વાસ થઈ ગયો પછી પૂરું થઈ શ્રદ્ધાનો ભરોસો નહીં શ્રદ્ધા આજે બેઠી કાલે ઉઠી જાય नक्की नहीं कारण प्रारंभ है परिपक्व दशा थे विश्वास कह श्रद्धा शु जो देखात यह्रद्धा मुकवी पड़े अदृश्य श्रद्धा मुकवी पड़े विश्वास कोने के पोता अनुभविश्वास कह સૂર્ય ઉગે છે અત્યારે હાથમી ગયો છે અત્યારે રાત્રિ સવારે ઉગશે એને શ્રદ્ધા ન કહેવાય એ અનુભવ છે આપડો કે આપણે ભલે ન ઉઠીએ પણ સૂર્ય ઉગવાનો છે કારણ કે આપણે અનુભવ કરી ચૂક્યા છે આપણે કરોડો પેઢી અનુભવ કરી ચૂકી છે એટલે એમાં શ્રદ્ધા રાખવાની જરૂર છે સવારે સૂરજ ઉગશે એ તમે શ્રદ્ધા રાખો અરે વિશ્વાસ છે એટલે જ્યાં આપણને સ્વાનુભવ થઈ જાય જે વાતનો એ વિશ્વાસ અને જ્યાં આપણને હજી વિશ્વાસ નથી થયો મતલબ કે અનુભવ નથી થયો તો ત્યાં શ્રદ્ધા છે કયો તમે જમીનમાં બી નાખ્યા ઉગે કે ન પણ ઉગે ત્યાં શ્રદ્ધા રાખવાની ઉગી જાય તોય શ્રદ્ધા રાખવાની ઉજરે કે ન ઉજરે એ ગુજરી જાય પછી છોડવો મોટો થાય ડુંડી આવી જાય તો દાણા બેસે ન પણ બેસે શ્રદ્ધાનો વિષય છે પણ દાણા બેસી જાય હાથમાં આવી જાય એ તમારો વિશ્વાસ છે વાત પૂરી થઈ ગઈ એ અનુભવ થઈ ગયો કે આ દાણા હાથમાં આવી ગયા હવે એ દાણાને ફરીથી કોઈ ઘાસપાત ન કરી શકે કે આ મુઠીમાં દાણા પહેરા છે આમ ઉમ ના થાય શ્રદ્ધા એ છે કે આપણે અનુભવ છે નહીં હજી એક એક લાઈનમાં જ તમને કહી દઉં શ્રદ્ધા એને કહેવાય કે બીજાના વિશ્વાસ ઉપર વિશ્વાસ મૂકવો એને શ્રદ્ધા અથવા તો બીજાના અનુભવ સ્વીકાર કરવો દિલથી એનું નામ શ્રદ્ધા અને પોતાના અનુભવને અનુભવ માણવો એનું નામ વિશ્વાસ બીજાનો અનુભવ છે એને સ્વીકાર કરી લેવો એ શ્રદ્ધા અને પોતાને એનો અનુભવ થઈ જાય એ વિશ્વાસ અવકાશી ક્ષેત્ર છે મારો તમારો વિષય નથી આઈન્સ્ટાઈન વિષય છે આઈન્સ્ટાઈન નો અનુભવ વિષય છે એમાં જે સ્વીકાર કરી લેવું એને શ્રદ્ધા કેવાય આપણે પહેલે દિવસે સ્કૂલમાં ભણવા બેઠા ત્યારે સાહેબ ખબર છે સો એકડા કેવાય એક ને એક બે કેટલા થાય બે ને બે કેટલા થાય ચાર ચાર કેટલા થાય એ સાહેબ અનુભવ છે આપડે બાળક છીએ આપણને કોઈ ખબર નથી જે દિવસે એને એકડો દોર્યો તે દિવસે કીધું આને એકડો કેવાય કારણ કે સાહેબ અનુભવ છે એના અનુભવ સ્વીકારી લેવો એને શ્રદ્ધા અને એ પછી આપણને સો એ શું આંખ ની ખબર પડી જાય બધી મેથેમેટિક્સ ની એ આપણો વિશ્વાસ થઈ ગયો પછી આ તમારા દીકરા પાછા વિશ્વાસ રાખે એ એની શ્રદ્ધા છે પપ્પા જૂઠું ના બોલે એટલે વિજ્ઞાનના ક્ષેત્રમાં જે સંશોધન કર્યા છે તો એમાં શ્રદ્ધા મૂકીને જ મેડિકલ હોય શરીર વિજ્ઞાન હોય ભાઈ શ્રદ્ધા જ છે ને બધા મૂકીને એનો અનુભવ નથી અને એમ માનીને જાય છે ને પછી આગળ જ ચાલે છે કારણ કે એનો અનુભવ છે હવે બધા એકડેક થી શરૂ કરે કેમ મેળવે બીજાનો અનુભવ સ્વીકારી સ્વીકારી લોકો જાય છે પછી એને જયારે એનો દાખલો મળી જાય એટલે એના પર વિશ્વાસ બની જાય છે એવી જ રીતે આ અધ્યાત્મ માર્ગ છે એમાં જેને અનુભવ થયો છે તુલસીદાસજી હોય સુરદાસજી હોય મીરાબાઈ હોય નરસિંહ મહેતા હોય બ્રહ્માનંદ સ્વામી હોય ગોપાલનંદ સ્વામી હોય ગુણાતીતાનંદ સ્વામી હોય મુક્તાનંદ સ્વામી હોય નિષ્કુળાનંદ સ્વામી હોય એમનો જે અનુભવ છે એ અનુભવનો સ્વીકાર કરવો એનું નામ શ્રદ્ધા કે આ સંતોને કંઈક અનુભવાયું છે એ ગોપાળાનંદ સ્વામીને કંઈક અનુભવાયું છે એ બ્રહ્માનંદ સ્વામીને કંઈક અનુભવાયું છે એ નિષ્કુળાનંદ સ્વામીને કંઈક અનુભવાયું છે એ અનુભવનો સ્વીકાર કરવો અને આમના ચરણમાં માથું મૂકવું એનું નામ શ્રદ્ધા કહેવાય પણ તમને જયારે એ સાક્ષાત થઈ જાય પછી ક્યાંય શ્રદ્ધા મૂકવાની જરૂર નથી તમારો પર વિશ્વાસ છે પછી લાખ આવીને કે ના એ નથી રામકૃષ્ણ પરમા કેશવ ચંદ્ર સમાજી હવે બિલકુલ નાસ્તિક પ્રાર્થના સમાજી હવે બિલકુલ નાસ્તિક આવું કઈ માને નહીં પરમહંશજીને સમજાવવા આવ્યા છે કે આગળ બહુ ભગવાન નું નામ રામ ધૂન લેવડાવે છે ભગવાન ની બહુ વાતો કરે છે પરમ તત્વ ની વાતો કરે છે ભાવાવેશ માં આવી જાય છે આ બધું છે જ નહીં એમાં શું ભાવાવેશ થવાનું એટલે પરમ આગળ આવીને ઈશ્વર તત્વના ખંડન ની વાતો કરી તે એવી વાતો કરે કે સામો સાંભળે ને ઝાંખો પડી જાય ચાલો અને જવાબ શું દેવો પ્રખર બુદ્ધિ પણ એ જેમ જેમ વાતો કરે ઈશ્વર નું ખંડન કરે એમ પરમ વિચાર સેન ક્યાં તો ગાંડું છે હું એના જ ઈષ્ટ ખંડન કરું છું ખુશ થાય કોઈ આપણા ઈષ્ટ ખંડન કરે ખુશ થાય તો પરમજી ખુશ થાય અરે ક્યાં વઢિયા બાત સુનાય વાહ વા કેશો વાહ પછી કે સૌ છે બોલ્યા કે હું તમારા ઈશ્વર નું ખંડન કરું છું તમે આટલા બધા મારા ઉપર ખુશ કેમ થાય છું તો કે ખુશ થવું જ જોઈએ હું એ રીતે ખુશ થયા મે માલિક ને તેરે કો બુદ્ધિ દી તને ભગવાને કેવી બુદ્ધિ આપી છે એ તારા મરીને કેવું કેવું બોલે છે એની લીલાનો કોઈ પાર નથી કે એને આવું જ દેખાય છે એમાંથી પણ એને પ્રમાણ મળે છે કે મારો પ્રભુ તને જોત ખરો કેવી બુદ્ધિ આપે છે એની બુદ્ધિ આપ્યા વગર તું બોલી જ ન શક એની પ્રેરણા વગર કઈ થાય જ નહીં અનુભવ છે પરમોશજી નો કે પરમાત્માની પ્રેરણા વગર પાંદડું નથી એ કેસવચંદ ને નથી દેખાતું એટલે કેશવચંદ ઝાખા પડી ગયા કેસવચંદ કે હું કઉ છું ભગવાન નથી તો પરમશજી કે તું કહેતો હશે એટલે બાજુમાં ગુલાબનું ફૂલ પડ્યું હતું ટેબલ ઉપર મૂક્યું આ શું છે પેલી ઉધાર વાત કરું આ શું છે ગુલાબ નું ફૂલ છે હું કઉ છું નથી કે કે પણ આ સામે દેખાય છે ને તો કે મૂર્ખા મારી પાસે બેઠેલો પરમાત્મા મારી પાસે બેઠેલો મને દેખાય છે હું કેમ કઉ નથી હું એ બાજુમાં બેઠેલો જોઉં છું તારી સાથે જેમ વાત કરું એ હું એની સાથે વાત કરું છું એને પૂછી પૂછી તને કઉ છું હવે તું એમ કે નથી મને કેમ ગળે ઉતરે તને દેખાતું નથી તારા દુર્ભાગ્ય તારી આંખે ફૂટી ગઈ પરમસી વિશ્વાસ છે અને પેલા શ્રદ્ધાય નથી જો સામે માં સ્વીકારે તો શ્રદ્ધા અને એ સ્વીકારવામાં જ કલ્યાણ ને પછી આ લોકો જે અત્યારે બહુ બધા વિચિત્ર ખોપડીના માણસો છે ને એ બધા ધર્મ છે એ અફીમ છે આજના ગાદીપતિઓ હોય મઠાધિપતિઓ હોય ખાઈ પીધેલા બધા કેટલાય માર્ગોના ચડી બેઠેલા બધા ધૂર્ત સાધુઓ મહંતો મઠ્ઠો કરનારા એનો હશે સ્વાર્થ પણ મીરાબાઈ ને તમારી પાસે શું સ્વાર્થ તુલસીદાસજીને તમારી પાસે શું સ્વાર્થ રામકૃષ્ણ પરમ તમારી પાસે નરસિંહ મહેતા ને સુસ્વાર્થ ઉલટાનો કીર્તન મૂકી દે વગાડવી તો નિરાતે ખાઈ પીએ સુખી થાય એમ હતું એ પકડતા તા કીર્તાલી એમાં દુખી હતું એને શું હતો એનો અનુભવ છે કે પરમ તત્વ છે આ લોકોને ખબર નથી એટલે લોકો પૂજવા માંડે ને શાસ્ત્રો પર વાતો માંડો કરવા અને બહુ કથાકાર મોટા થઈ જાઓને બહુ પ્રખંડ પ્રકાંડ વક્તા થઈ જાઓ એટલે શ્રદ્ધા હોય જ એવું નથી એમાં ઘણા વાળા આટાપાટા હોય મેં તો ઘણા સાંભળ્યા તો આજે ઘણા એવું કેતા હોય છે એ ઠીક છે બધી વાત ભગવાન નું ભજન કરો આ લોક છે બરાબર છે શાંતિથી જીવો શાંતિથી ભગવાન કરો જે છે સ્વર્ગ નરક ક્યાંય ઉપર હોય ને એવું બધું હોય એમાં મને કઈ બઉ શ્રદ્ધા નથી મને નથી કેટલી ટૂંકી દ્રષ્ટિ કહેવાય ક્રાંતિકારી આ બધું જમાના પ્રમાણે તુલસીદાસ એટલું કાઢી નાખવું પડે નથી આપડે ઘણા લોકો શિક્ષા પત્રી સુધારા કરવા જોઈએ કરશે તેનું શોર્ટ ફોર્મ બહાર પાડશે જોજો તુલસી દાજી સ્વર્ગ નરેક ભૂતપ્રેત ની બધી વાતો કરે પછી અર્થ બદલાવે ભૂતપ્રેત શું આ ઈર્ષા દ્વેષ આ બધી ભૂતાવળ એ જ ભૂત ઓલું ભૂત ભેટું નથી ને સૃષ્ટિ સ્વર્ગ નથી મનાતું નર્ક નથી મનાતું એટલે ન માને એને પોતાને ઇન્ટેલિજન્ટ માને બહુ ઇન્ટેલિજન્ટ પર્સન માને અમે બૌદ્ધિક રીતે આ બધું વિચારતા હોય છે બુદ્ધિ આવે સ્વર્ગ નર્ક બુદ્ધિ આવે જામનગર માં એક હરિગત બેઠા હતો બે તને બેઠા હતા મહાપ્રદાસ રોકડી વાત હોય ત્યાં કઈ હોય એને જમ જોવો ભગવાન જોવાની વાત કરીને તારે જમ જોઈને શું કરવું સાધુ તો આપણે આજે હોય પણ થોડા કઈ સમાજમાં એ માર્કેટ માંડીને બેસે માર્કેટ માંડીને બેસે હોય નઈ કઈ એટલે ભગવાન જોવાની વાત કરીને શું કામ તું જમને યાદ કરે ના બાપા કે મને વિશ્વાસ આવી જાય ને તો રાખીને હું કઉ છું છે આઘો બે છે આઘો શું કે ભાઈ પછી ધારું ન રે તારું છેટો બે પડે આમ છેટો બે સાઈડો વાત છે દંતકથા નથી અને જો એ પીપળો છે ને એ પીપળાની આ બાજુ ડાળી છે ડાળી જોઈ લેજે પણ તું જેઠો બેસ બોલો એને એટલે ડોસી લઈને નીકળ્યા અને ત્યાં સ્વામી આમ ચપટી વગાડીને એટલે જમી રૂપ દેખાડ્યું આને જોયું હો તું થાબા થઈ ગય એવો અડફે તરફે એવો ભલે હે સ્વામી બચાવ સ્વામી પગ પકડવા ગયો સ્વામી હા તું ના હે ધોઈ લે પેલા જા તોય નાવડાવવડાવ્યો બધો કર્યો તોય ફફડ જાય નઈ એવું ભયંકર વિકરાળો રૂપ જોયું રોકડી વાતો છે પણ હવે મનાવવું જોઈએ આપડે માનીયે કે જમ આવા છે તેવું છે આ બુદ્ધિ હોય ને બધા નામે આવી ગયા બેઠા હોય કે આ સામે આવી બધી ઓર્થોડોક્સ વાતો શું કરતા એ વાતો કરીને મારે હું તમારી ઉઘરાણી કરવી ફાળો કરવો જ કઈ કે આવું ડરાવું બતાવું તો તમે મને પૈસા આપો એવું છે કઈ વધારે ફાળો લખાવો એવું છે કઈ અરે ભાઈ છે આ વસ્તુ જે છે એ છે આ બ્રહ્માંડ માં આવડું બધું વૈજ્ઞાનિકો હર્બલ ટેલિસ્કોપ લઈને બેઠા દેખાય છે ફા ફા મારે છે એવા એમાં લોક ક્યાંથી દેખાતો બધું છે હવે જેને સ્વર્ગ નર્ક ભૂત પ્રેત આ બધી સૃષ્ટિઓ ગીતામાં પણ કહ્યું છે છતાં આટલી વિશ્વાસ ના આવતો હોય છે એમણે જોયું છે કારણ કે તમને કુલસીદાસજી નો જીવન જયારે મને તો નથી એ જ સમજાતું કે હું જેને ઈષ્ટ માનતો હોઉં પછી મારો ગુરુ હોય મારો પ્રભુ હોય એમાં મારી સંપૂર્ણપણે એક અનુભૂતિ હોય કે સત્ય છે પરમ સત્ય છે એ સ્વપ્નમાં ખોટું ના બોલે વાત બરાબર છે હવે એને હું જયારે ઉપાસ હોઉં પછી હું એમ કઉર છે બેહુદું લાગે તો તુલસીદાજીમાં મને વિશ્વાસ હોય અને પછી એમ કહું કે હું સ્વર્ગ નર કે ભૂત પ્રેતમાં નથી માનતો એ કેવું બેહુદું લાગે હવે તુલસીદાજી જીવન કથરીમાં શરૂઆતમાં જ આવે છે તુલસીદાજી કેટલી સાધના કરે છે તો રામ દર્શન હજી થતું નથી એમાં એક વાર ચંદન ઘસે છે અને પછી એમાં રામ નાના બાળ બની અને ચંદન તિલક કરી જાય છે પણ આ બધી વાતો એમને તુલસી પ્રેત જણાવે છે તુલસી દાજી ના જીવન પણ પ્રેત અનુભવ છે એમના જીવનમાં કેવા કેવા મહાપુરુષો છે મધુસૂદન સરસ્વતી છે એમના જીવનની અનુષ્ઠાનો કર્યા હતા ભગવાન નું દર્શન નતું થતું પછી ભગવાન દર્શન દેશે એમ પછી દર્શન થયા એટલે આપણને અનુભવ ન હોય બધો બીજાને હોય બીજાના અનુભવ ફ્રેન્કલી સ્વીકારો એનું નામ શ્રદ્ધા અને એ અનુભવ આપણને જયારે થઈ જાય ત્યારે એનું નામ વિશ્વાસ નિષ્કોળાનંદ સ્વામી ને વિશ્વાસ છે અને આપણને હજી શ્રદ્ધા છે જો હોય તો એટલા માટે કે આ જે લખ્યું છે ને અત્યારે હજી આપણે વાત કરશું એ કોઈને ગળે ના ઉતરે એટલે મારે આટલી પિષ્ટ કરવી પડી આ તમે સામે બેઠા છો ને એની વાત નથી અમારા મોટા ભાગમાં લુગડા પેરીને બેઠા છે ને એને આ ગળે નથી ઉતરતું હજી મેં એવા સાંભળ્યા સમાધિ અહીંયા થાય હાજર થાય એ હજી આપે તલ લાડુ આપે શ્રીજી મહારાજ એને પેંડા આપે એને પતાશા આપે અને સો સો ગા ઉપર દૂર હોય અથવા તો છે અક્ષરધામ ની વાત હોય અને અહીંયા એ વસ્તુ હાજર થાય એ કેમ થાય એ તો બાલ બુદ્ધિ છે આપણે આપણે બેઠા બેઠા આપણા ઘરમાં બેઠા બેઠા આપણે વિચાર કરીએ કે ચંદ્ર ઉપર યાન દિવસે જાય કેમ હવે આપણે મરી આપણે ગળે ના ઉતરે ને ચંદ્ર ઉપર યાન જાય કેમ હજી આપણે બહુ બુદ્ધિ થી વિચારો તો કઈ પ્લેન ઉડે કે ભેજામાંથી આપણને કઈ ઉત્તર મળે પણ આપણે વૈજ્ઞાનિક થાય તો આપણે એ બનાવી શકીએ આશ્ચર્ય તો છે મારું આવડું મોટું લોકડું નથી ઉડતું આમ ઉડ્યું જાય એટલે પાંચસો પાંચસો માણસ બેઠું હોય એનું ખાવા પીવાનું નાવા ધોવા પાણી લુગડા લતા માલ સામાન વિમાનો પોતાનો વજન પેટ્રોલ વજન અને ચાલી પચાસ ફૂટ ઉપર ને હજાર કિલોમીટર સ્પીડ માં ભાગ જાય આ જયારે વિમાન નશ્ન નાબૂદ થઈ જશે સાવ લાકડી યુગ પથ્થર યુગ આવી જાય છે પછી આપડે એને કોઈ એની કોઈ પથી મળી જાય ને એમાં વાત કરે કે આવી રીતે લોકો ઉડી ઉડીને એક લોક બીજા લોકમાં જાતા હે બેઠ માને આપણને મહાભારત ની યુદ્ધમાં જે થતું એ આપણને મનાય છે અર્જુન નું ભીમનું કઈ નથી મનાતું મોબાઈલ છે એ લેન્ડલાઇન હતી ત્યારે આ સંશોધન નોતું થયું મોબાઈલ નું એ વખતે દોરડા વગર થાય છે વાતું નહીં દોરડા વગર માણ ને નાખે છે દૂર બેઠો બેઠો દબાવે બટન આવી ભૂત ઉલી જાય રિમોટ કંટ્રોલ થાય છે ને લાસ્ટ કેટલું કેટલું છે હવે આટલું બુદ્ધિ જો આ થતું હોય તો પરમાત્માની સૃષ્ટિનો ક્યાંથી અંત આવ્યો ભલા આ એક હાજર થઈ જાય ને શું વાત છે પણ ગણાય નથી ગણાવ કેમ થાય મારો ડૂંટી સુધીનો એવો વિશ્વાસ છે કે આ જે વસ્તુ ત્યાં શ્રીજી મહારાજ આપે એ વસ્તુ અહીં આવે એ જમાનો બહુ સારો નથી એટલે દેખાડતા નથી એના માટે કઈ કહ્યું વાત જ જુદી છે મારો અનુભવ નથી પણ મારો પરમ શ્રદ્ધા છે અને શ્રદ્ધા નાભી સુધીની છે કે થાય જ એ આપે આવે કેમ આવે એ તમને સમજાવી ન શકાય કેવી રીતે સમજાવી શકાય તમને આ ઘડિયાળ છે એનો કઈ કઈ આવડતો નથી તો તમે આ રિપેર કરીને તમને આપી શકાય પણ કેમ થયું એ તમને કેમ સમજાવી શકાય તમારું ટીવી બગડી ગયું તો એનો પરમ વૈજ્ઞાનિક તમને આપોઆપ સમજાય જાય છે એ વગર કેમ સમજાય હકીકત સાચી સમજાય નહીં પણ શ્રદ્ધા હા એ થાય તો ખરું કેમ થાય એ આપણને મગજમાં નહીં આવે કેમ મગજમાં ને અરે એવું જ છે મગજમાં કે થી આવે સ્વામીએ વાત કર્યું કે આ લોક દિવ્ય વસ્તુ આવે એ અચર કોઈ નથી કર્યું વડોદરામાં સદાશિવ હું અત્યારે તમને બે ત્રણ વાતો કરીશ અને એ નાના બાળકો જ કરીશ એટલે એટલા માટે કે એમ ન થાય કે મોટું હોય તો વળી કઈ છેતરપિંડી કરે બુદ્ધિ લડાવે અને બીજી વાત એ કે બાળકોનું જો આવું સામર્થ્ય છે તો પછી બીજા એના સજાનંદ સામેના મોટા મોટા સંતો ભક્તો નું સામર્થ્ય શું હશે એનો અડસઠ તમારે માંડી લેવો તમારે એટલે જે કોઈ સાંભળે એને માંડી લેવો વડોદરાના સદાશિવ બ્રાહ્મણ એની દીકરી ઉંબૈયા દસ વર્ષની છોકરી છોકરીઓ જોજો બંગડી દીકરી સમાધિ થાય બોલો સહજાનંદ સ્વામી ના મૂર્તિના પ્રતાપે કઈ સાધનો કર્યા પ્રાણાયામ કર્યા નાક ને ડાબા વાળા બંધ કર્યા દ્રષ્ટિથી આજ અચર છે સમાધિ થાય શ્રીજી મહારાજ પૃથ્વી પર હૈયાત જ્યાં હોય શ્રીજી મહારાજ ભુજ હોય પછી ગઢપુર હોય વડતાલ હોય ગમે હોય ત્યાં છોકરી પહોંચી જાય શરીર તો અહીંયા જ હોય સમાધિ નું મને એક એક વસ્તુ મગજમાં નહીં આવે જ્યાં મહારાજ બેઠા હોય ત્યાં જઈને બેસે એટલે મહારાજ પછી એને ક્યારે પેંડા આપે પતાશા આપે કોઈ સીઝન ના કઈ ફળ ફૂલ હોય એ આપે જન્માષ્ટમી હોય તો પંચાજી નો પ્રસાદ આપે આ બધું આવે લઈને આપે કેવું આશ્ચર્ય મનાય કેવું ગજબ ત્યાં તો રોજ દીકરી જાય પછી શ્રીજી મહારાજ ઘણી વાર કીધું કે શું કરવું છોકરી હળી ગઈ શકે છોકરું છોકરું છે અને એમાં સ્ત્રી એક વાર આવી મહારાજ પાસે મહારાજ કે મહારાજ તમે રોજ ક્યારેક લાડુ આપો છો પ્રસાદ આપો છો પેંડા આપો છો એ વસ્તુ તો હું જમાઈ જાય છે અને બીજાને આપી દે જમી જાય છે સૌરાજ કે શું છે તારે કઈક એવી વસ્તુ આપો ને કે મારે રોજ તમારે દર્શન થાય ઘરમાં રહે એટલે મહારાજ જમતા હતા ચડવું કરી અને હાથ લૂચી રૂમાલ હતો ઈ આ પગલે લઈ જાય ત્યાં રૂમાલ અહીંયા આવ્યો હવે શ્રીજી મહારાજ તો જ્યાં હશે ત્યાં ત્યાં વડોદરામાં પ્રગટ થયો રૂમાલ તેના ઘરના બધા આ રૂમાલ તો આપણે મહારાજ પાસે દીકરી આ વરસાદ ખેંચાણો હમણાં જેમ ખેંચાણો છે ત્યાં વરસાદ આવતો નથી ત્યાં તું જઈને મહારાજ ને કે વરસાદ ક્યારે આવશે બેઠી વિધિ ના સેકન્ડ સમાધિ વિધિ થતી હોય કે વળી સમાધિ વિધિ ના સેકન્ડ બેઠા ને ગયા મારા કે શું છે ઉમૈયા મારા વરસાદ ક્યારે થાય તારે શું ઉપાધિ છે બેઠી બેઠી ભજન કરીને તારે વરસાદ ને શું લેવા દેવા છે તું દસ વર્ષની છોકરી તારે શું લેવા સાંભળ બેઠી ભજન કરીને શું કામ મારું માથું ખાય છે ભગવાન બાળક સાથે બાળક થાય એટલે હું કે મારા હું કઈ મારા માટે પૂછતી નથી મારા બાપુજી મારા બાપા એ પૂછ્યું છે કે પૂછ ને વરસાદ ખેંચાણો છે મહારાજ કે કહી દેજે ચાર ઘડીમાં એટલે બે કલાક માં વરસાદ આવશે હું મેગ્યા શું કીધું મહારાજે કીધું છે હમણાં વરસાદ બે કલાક માં ચાર ઘડી એટલે બે કલાક આવ્યો વરસાદ એમ અને ચાર કલાક થયા એટલે બે કલાક થયા ચાર ઘડી ગઈ आरसाद तूट पड़ो क्या वाक बकाल वेचना छोकर बेचर पांच वर्ष नो પેલા તો આ પાંચ વર્ષના દસ વર્ષના સમાધિ થાય એ કોણ માનેચરજકારી કાર્ય કર્યું નથી કોઈ કરવાનું નથી પાંચ પાંચ વર્ષના છોકરા સમાધી સુખી જાય મહારાજ પાસે નાનકડો છોકરો મહારાજ પાસે માગી માગી જે હોય લઈ આવે બધું મહારાજ આપે બધી મિસ્તાનો આપે ફળ ફૂલ આપે આ આપે ગજરા આપે આ પાંચ વર્ષ નો છોકરો મેડોશી પાડોશી હોય ને આ માણું તુત છે આ સ્વામિનારાયણ નું આવી રીતે ક્યાંથી આવી જાય પેંડા એલા બેચરિયા છે સાચું બાપા કઈ ખોટું છે અમારી સામે પાંચ વર્ષ નું છોકરું એટલે એના તમે કપડા ઉતારી લ્યો તો એને કઈ શંકો એ જમાના પાંચ વર્ષ ના તો કોઈ જુદી રીતના આજના તો દોઢ વર્ષના ની તમારે ચડી ના ખેંચાય લાભો મારી એવા નિર્દોષ જીવન હતા એમાં આ તસ દસ વર્ષ સુધી કઈ હતું જ નહીં ને સ્કૂલે એની મા એને શણગારી લાટા પાટા મોકલે પાછો આવે તો ચડી ખભે નાખીને આવતો હોય આવું જોયેલું છે આ કઈ સાંભળેલી વાત નથી અનુભવ વાતો છે છોકરા નિર્દોષ હોય ને એને કઈ ન હોય આજે થોડા જેટલું વેલ એજ્યુકેટેડ યુગ થયો ને એટલો મેચ્યોર પણ જલ્દી થઈ ગયો અને મેચ્યોર જલ્દી થઈ ગયો ને એટલી જ વિકૃતિઓ સમાજમાં જલ્દી આવી કપડા કાઢ લીધા બધા બેચેરા બેસાઇડો સામે દિગમ્બર બેઠો એ તો તરત સમાધિ માં સમાધિ શું કેવાય પાંચ વર્ષ નું સમજે કે તું સમાધિ કરી એટલે શું હોય અરે પાંચ વર્ષ નું માનસી પૂજા નથી સમજતું સમાધિ બેઠો ગયો સભામાં જઈને દિગમ્બર બેઠો મહારાજ રૂમાલ આડો દઈ રૂમાલ દેચર કેટલા ભોળા ભગવાન બેચર બસ કઈ નઈ મારા બસ આવ્યો સારું સારું ભગવાન તો જાણે કે આવેલા લોકોનું કામ છે શ્રીજી મહારાજે ખોબો ભરીને પેંડા આવ્યા લે આને એટલું જ જોતું હતું પેંડા લઈને પાછો આવ્યો ત્યાં જોયો પાથમાં પેંડા ખોબો ભર્યો મોમાં આંગળીઓ નાખી ગયા કપડું નઈ ના ક્યાંથી આવ્યું બોલો બધા પેંડા આવ્યા હા હવે વાત સાચી અને એવું તો જે એક વાત તમને વચ્ચે કઈ દો ઘણા લોકો એવા આજે જીવે છે કે જેને ભગવાન જોયા છે ઘણા લોકો એવા છે ઘણા છે અને જેને જોયા હોય એવા મને મળેલા છે કે અમે જોયું છે મેં નથી જોયું પણ જેને જોયા છે પણ હવે આમાં તકલીફ શું થાય છે આ સંદેશ એક કોલમ ચાલી ને વળી વ્યક્તિગત અનુભવ થાય છે સમષ્ટિગત નથી થતું વરસાદ વરસે આખી દુનિયા ને ખબર પડે બહાર દિવસો સળગાવીએ તો બધાને ખબર પડે અંદર જ્યોત જલે એ પોતાને જ ખબર પડે સ્વીકારે તો વાત સાચી છે પણ બધા નિયમ જ છે કે આ ખોટું છે આ તું જ છે એવું છે ભગવાન અનુભવ થાય જુઓ બહુ મોટું જોગી સ્વામી પ્રદાન હોય ને તો એ આજના આ બૌદ્ધિક યુગમાં ખરેખર ભગવાન છે અને ભગવાનની અનુભૂતિને કેટલાય નાસ્તિક શ્રદ્ધા બંધાય છે કે ના આ સાધુ કે છે એ વાત સાચી છે સામે બેઠા છે કે જેને રૂબરૂ મળ્યા છે વાતો કરી છે બસ श्रद्धा बन स्वा छोकरा अनुभवरा त्रिकम जी सोनी दीको दयालु आठ दस वर्षि था શ્રીજી મહારાજ પાસે જાય પ્રસાદ પાણી તો લાવે નાના બાળકોને આજે પણ સાધુ સંતો લાડુ પ્રસાદ આપે છે મહારાજ તો આપે બાળકોને પ્રસાદ ગમે આપે પ્રસાદ તો લાવે આ છોકરો થોડો બોલકો ઘણા વાત હોય ને ટોકેટી કથામાં જ્યાં સભામાં બેસે ને જે વાતો થાય ને એ સાંભળે અને માનો હોશિયાર બુદ્ધિવાળો એ બધી વાતો સાંભળે યાદ રે અને પાછો બોલકો એટલે જાગે ત્યારે બધા કરે આજે મહારાજે આવી છોકરો બધા મહારાજે આવી વાત કરી એ હરિભક્તોને એના મોહલ્લામાં જે હતા ને એને રસ પડી ગયો એના બાપ સહિત ત્રિકમજી ભગવાન દાસ રણછોડ દાસ રઘુનાથ આ બધા જ હા રિયલ નામ છે હું ગોઠવી નથી બોલતો આ લોકો હતા એની પોળમાં એ બધા ભેળા થઈ જાય અને આ દયાળજીને બોલાવે સમાધિ કરાવે ત્યાં જાય જે કથામાં વાત થાય જે મહારાજ ઉપદેશ આપે એ પછી આને પૂછે અને આ દયાળજી વધુ નિરૂપણ કરે અને રૂબરૂ કથા સુખ માણે કેવું કહેવાય હરિભક્તો ને ભારે મજા આવી જાય ગમે ત્યાં હોય ને જય દેશ દેશ આવું ટાઈમ હોય ત્યારે ઓલા બેસાડે અને એ સાંભળી આવે ને દયાળજી આ બધાની વાત કરે કેવું કેમ અત્યારે ઇન્ટરનેટ થી લાઈવ ટેલિકાસ્ટ બધું હોય તો લોકોને કેવું સુખ આવે હા જઈને સાંભળીને સીધું આવીને તાજે તાજું કે આ બધા અને બાપુજી સહિત બધા બહુ આનંદ આવે એકવાર બેસાડ્યો ગયો ત્યાં સભા નહીં મહારાજ અક્ષરોળીએ બેઠેલા દાદાના દરબારમાં અક્ષરોળી આજે છે થોડી થઈને પેલો આવ્યો બોલ લે શું મહારાજે વાતો કરી તો કે આજે વાતો નથી આ તો નવીન સમાચાર છે શું શ્રીજી મહારાજ અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવાના છે કોઈને ખબર નહીં પેપર ફૂટી ગયું લ્યો કોઈ ને ખબર નઈ અને દયાળજી કે શ્રીજી મહારાજ અમદાવાદમાં દેવતાઓ આવ્યા ઓહો બધા એવી સ્તુતિ કરતા હતા એવી પ્રાર્થના કરતા હતા એવી અરજી કરતા હું તો બધું ઉભું હો બધા દેવતાઓ સ્તુતિ કરી દા એટલે શ્રીજી મહારાજ પછી દેવતાઓને કહ્યું કે તમે જો રાજીવ હો તો અમે નરનારાયણ દેવ પધરાવી અને દેવતાએ બધા એક અવાજે કહ્યું કે જાણી ના ભાઈ આવ્યો કેવી અલૌકિક વાત કોઈને ખબર નથી અને આ જાણ કરી દીધી શ્રીજી મહારાજ અમદાવાદમાં નર નારાયણ દેવ પધરાવાના છે અને આ બેઠા છે જો આ આજે સાંભવા વાળા હતા ને એ પછી છોડે તો નહીં બે સાઈડ કથા વાર્તા તો છે ને દયાળજી આપણે ઘણી સાંભળી એને બાપા કે અરે માળા જૂની પૂની થઈ ગઈ છે મારા પાસે કંઈક માળા લેતો હોય સારી હવે શરૂ કરી એટલે આ જમાને એ લોકો તો માળા થી સંતોષ થઈ જતા એટલે આપણે આ જમાને અપ કરી દે એ બધું એટલે ધંધો આપડા ચક્કર માં જ ભગવાન ફસાઈ જાય ફસાઈ જાય તો શબ્દ ગમત વાપરું છું કારણ કે જમાનો નથી સારો કારણ કે આપડે બહુ જ અસંતોષી અને અતૃપ્ત થઈ ગયા છે વિજ્ઞાન સુખ પણ ઘણું આપ્યું પણ વિચારજો માણસની તૃષ્ણાઓનો પણ વ્યાપ કર્યો છે પેલાના માણસને ગામના ગોંદ્રા સિવાય બીજું દેખાતું જ નહોતું શું ઈચ્છે આજે પોતાના ઘરના બેડિંગ એને આખી દુનિયા દેખાય છે ક્યાં ક્યાંની ઈચ્છા થાય કયો છે જેટલું દેખાય એટલું એને ઈચ્છા થાય દેખાતું જ નહોતું તો ઈચ્છા પણ નહોતી તૃષ્ણાઓ પણ વધી એમણે એના પિતા એ માળા માગી ત્યાં તો ભગવાન દાસ કે મારા ગૌમુખી લઈ આવજો વી કે મારા બેરખો લેતો આવજે ના લાલ દાસ ની કે મારા માટે એક માળા લેતા આવજે મહારાજ ને કરગરી તારા બાપુજી માટે આપે મારો શું ગુનો છે છોકરો કરી સવારથી કયો મહારાજ મહારાજ કે શું લેવા આવ્યો છે આજે મહારાજ આને આને માળા માગી છે ભગવાન દાસ એ ગૌમુખી માગી છે વણારસી ભાઈ બેરખો માગ્યો છે મહારાજ કે આલે આ છ માળા આ બેરખો અને આ ગૌ મુખી લઈ જા લઈને આવ્યો પ્રસાદી ખ્યાલ નથી એટલો બાકી માળા હજી ક્યાંય પ્રસાદી ની હશે એનાથી એક બીજી વાત જુદી રીતની પછી એક સરસ મજાનું ચરિત્ર હું કહીશ પછી કદાચ જોઈએ સમય ની કેવી રીતનું છે ये दयाल जी घर मार चोरी घरेना को चोरी को शंका कर घड़ी वे आ जाने कोई करेना है नजीक ना हो तो शंका पड़े नही हाथ में आए नही कोई कहवाई नहीं दयाल जी ने एम थे फाफा मारे ઘરે ક્યાંય ગયું આપણે તો સીધી લાઈન છે તે મારો સમાધિ કરીને ગયો કે મહારાજ બેઠેલા કચ્છ ભુજમાં ત્યાં પહોંચ્યો મારે કે શું છે દયાલજી મહારાજ આ ઘરેણા કોગું પાડી ગયું છે જડતા નથી ઘરમાં બધા ફાફડા થઈ ગયા છે તે મહારાજ કોને કોણ લઈ ગયું છે તો કરી લઈએ વાત એ નામ જડી જાય તો પછી વાત પૂરું કોણ લઈ ગયું છે કે આજુબાજુમાં ઝઘડો થશે કલહ થશે ભજન કરવાનું સુખ જાય છે નામ જાણી શું છે ઘરેણા કામ છે ને છે કામ તો ઘરેણા બસ હું તને આપી દઉં જોવો ક્યાં વડોદરા ઘરેણા વડોદરા પીડા છે ચોર વડોદરા જ છે એના આજુબાજુમાં જ છે કદાચ એનો પરિવાર નો હશે એટલે મહારાજ ઝઘડો થાય નામ જાણીને તાર શું કરવું છે ઘરેણા જ જોયે છે ને ઘરેણા હું તને આપી દઉં તો બઉ સારું કચ્છ મહારાજ એનું એ જ ઘરેણા લઈ અને આને દયાજી નાયપા લે જા તારા બાપાને આપી દેજ હવે જે ઓલો ચોર લઈ ગયો હોય એને હંઘરી મૂક્યા હોય પણ ન્યા જોવે ઘરેણા ન ભાડે એ કઈ કેસ દાખલ કરવા જવાનો છે હોય ને કેવા જવાનો છે સમાધિકારી પાછો આવ્યો ઘરેણા હાથમાં આવ્યા અને બાપુજી ને કીધું લ્યો બાપુજી ઘરેણા લ્યો હા ગજબ ક્યાંથી કેમ કેમ આવે અને કેમ કામ થાય એ હજી ચોર નથી બોલી શક્યો મેં લીધા તા આ લોકોને ખબર નથી વાસુદેવ પ્રસાદજી મહારાજ હતા ત્યારે અમદાવાદમાં એક છોકરા સમાધિ થતી ત્યારે એને અક્ષરધામ સમાધિ કરીને ગયો ત્યારે એને લવિંગ ને એલચી ને સાકર એ ત્યાંથી લાવેલો એ બધાને આપેલી આ જોયેલી વાત હતી એટલે આ અલોક છે પણ નજરમાં સમજાય નહીં એટલે સમાધિ સમજાય પણ સમાધિમાં આ વસ્તુ આવે એ અતિ અચરજકારી છે અને એ અચરજકારી મૂર્તિનો પ્રભાવ છે સમાધિ છે ચેતન જડ થઈ જાય હવે એનાથી તમે સાંભળેલી જ વાત છે પણ મને આને અનુકૂળ એવો રસ આવે સ્વામી નથી લખી મને એ ગમે છે કઈ કેવી જોઈએ સમાધિમાં ચેતન જળ થઈ જાય એનાથી ઉલટી વાત ભગવાન જળને પણ ચેતન કરાય વડતાલનું મંદિર બંધાય બ્રહ્માનંદ સ્વામી બધું કામ સંભાળે પછી જે જે જગ્યાએ મંદિરમાં પથ્થરના પૂતરા હીરા કડિયા એ કોતર્યા હોય એ પધરાવાના હોય એટલે સરસ મજાના એ પૂતરાઓ બનાવી બનાવીને ગોઠવા હોય પછી જયારે મહારાજ પધાર્યા ગરડાથી બીજા દેશ દેશાવાળા ફરીને એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજને એ બધું બતાવતા હોય કે આટલું એટલું કામ થયું ને આટલું આ છે એમાં જ્યાં પૂતળાઓ રાખ્યા હતા ત્યાં બ્રહ્માનંદ સ્વામી સાથે હીરા કડીયા અને બીજા એક બે પાર્ષદો બીજા ભક્તો સેવકોન હશે શ્રીજી મહારાજ પણ ત્યાં પધાર્યા સરસ મજાના વસ્ત્રો ધારણ કરેલા ચરણમાં પાદુકા હાથમાં નેત્રની છડી માથે હળવો ચેત સાફો બાંધેલો મહારાજ આવ્યા બ્રહ્માનંદ સ્વામી બતાવે છે જો મહારાજ હીરા કડીયા બતાવ્યા મહારાજા જુઓ तयार गया पच्छी सूथ है। तो, तो कह जरूर खरी ब्रह्मानंद स्वामी पी एर पोते पद लगे आ चरित्र हरीलीला मृत पह कलश मैं તમે વાંચો તો તમને ત્યાં પંદર માં વિશ્રામમાં પેલા કળશમાં કે ધન્ય વડતાલ જીયા લક્ષ્મી પતિ બિરાજીયા જ્યાં લીલા કરી મારે વાલે આકાશ દેવ આવી જુએ છે આરે જ્યાં લીલા કરી મારે વાલે કે આકાશ દેવ આવી જુએ શું લીલા કરે દિવસ પ્રભુ ને બ્રહ્માનંદજી એક દિવસ પ્રભુ ને બ્રહ્માનંદજી હારે બેવું ઊભા ઘાટ જુએ કે आकाश देव आए कोतर नु काम कीध सर्वे रूपाड़ काम कर्वे रूपा ए हे यम फेरा मनुष्य प्राण केरो आकाश देव आए तेरे स्वामी एम बोल्याम रम थी तार स्वामी एम बोल रम थी हर प्रभु प्राण लावे आकाश देव आए पुतला सरस मजा न जोया महाराज के बहु बहुत सरस घाट है हेरा कड़िया के महाराज आ पधरवशु आ पधरावशु तेरे ब्रह्मानंद स्वामी जोई महाराज के पुतला જો અહીંયા કોઈ પ્રગટ ભગવાન હોય તો આમાં પ્રાણ મૂકે બસ એ સિવાય હું બીજો નથી જોતો તો પછી શું થયું કે ઈચ્છા પૂરે છે હરી जन आकाश देव सर्वे पुतला नाचवा लाग आवाजा ये वा आकाश देव आए એ વાજા કેવા કેવા હતા બહુ લાંબુ થઈ જાય આવી જુએ છે હરીલા જાજા વાજી નામી લખ્યા છે એ બધા તાલમાં ભાઈ વગાડે અમે નાના હતા ને ભણતા ત્યારે એક જગ્યાએ સ્કૂલમાં પ્રવાસ હતો લા ત્યારે ઓલા પૂતળા રાત્રો ત્યારે પૂતળા આગળ બેસતી લાઈન નગારાઢલ નાન બધું વગાડતા ઇલેક્ટ્રિક થી બધું ગોઠ્યું હોય પણ ત્યારે લોકો ગાંડા થતા એ તમે જોયા હોય તો પણ ખબર નઈ તમે તો બધા અત્યારે પિક્ચર ની દુનિયા જીન્મા ને તોય લોકો બધા ઊંધા પડી જાય આશ્ચર્ય થઈ જાય કારણ કે બધા એક તાલમાં વગાડ્યો બધા કોઈ ડ્રમ વગાડે ઢોલ વગાડે મંજરા વેલા જેવું એવું ભજવાતું એ જોયેલું ત્યારે આશ્ચર્ય થતું આ બધા એક સાથે તાલમાં મંજિરા ઢોલ ને ત્રાસના સ્વરણાઈ વાગતી હશે અને બધું વાગવા માંડ્યું આરે જેવા વાજા હતા એવા વાગ્યા કે આકાશ દેવ પૂતળા અને એમાં ચેતન કેમ આવે અને એ હલે ચલે કેમ આશ્ચર્ય થાય છે અરે આ માણસ ના જીવ નીકળી જાય તો પથ્થર જેવું છે એમાં એક આ મુકી દે વ્યાપકાનંદ આવે છે એ હું તમને કઉ છું કેવું ચર કરે છે બ્રહ્માનંદ ના મોહ પમાયડા હારે વાલે પથ્થર પૂતળા રમાયડા કે આકાશ દેવ આવી એ જળને ચેતન કરે ચેતન ને જળ કરે છે હવે જે સ્વામી આમાં અચરજવાળી વાતો લખે છે એ છે નિરાવરણ દેહ દશાની બે શબ્દો જરા બે સ્થિતિ સમજી રાખજો એક છે નિરાવરણ દ્રષ્ટિ અને બીજી છે નિરાવરણ દેહદશા નિરાવરણ દેહ હોય એટલે શું ગમે ત્યાંથી નીકળી જાય પૃથ્વીના જળના કોઈના આવરણ ના નડે એ દેહની નિરાવરણ દશા છે દ્રષ્ટિની નિરાવરણતા શું છે એ ગમે ત્યાં બેઠો હોય ત્યાં તે દોર દોર ગમે તેટલા માઇલો સેંકડો સુધી એ તાદ્રશ્ય દેખે આવી નિરાવરણ દ્રષ્ટિ હવે એ કઈ આમ મનાય તો નહીં ભાઈ એવી વાત છે પણ એ થોડી થોડી મનાય કારણ કે મહાભારતની અંદર સંજય દ્રષ્ટિ આપેલી છે વ્યાસજી પણ એકને ભગવાન આપી શકે એની ના નથી પણ સ્વામી ને ત્યાં એવો છે કે એની કોઈ સીમા નથી આશ્ચર્ય સ્વીકારવું જ પડ ગુણા સ્વામી શ્રીજી મહારાજ કરતા ચાર વર્ષે નાના અને ચાર વર્ષના હતા નાના બાળક કેટલા ચાર વર્ષના તો એક દિવસ એમના બા સાકરભાઈ ને કે બાઈ ના ગીત ગાવ શું છે વળી આજે જનોઈના ના ગીત ગાવા ચાર વર્ષ છોકરું બોલે જનો ના ગીત ગાઉ પણ શા માટે તો કે અયોધ્યા માં ઘનશ્યામ આજે જનોય અપાય છે ને એટલે હું તમને કઉ છું કે જનોય ગીત ગાઉ ને તો બાકી દીકરા ઈ કોણ ઘનશ્યામ તું સોની વાત શા વાત કરે છે અરે માં એ પારાબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે છપ્પયામાં અત્યારે અયોધ્યામાં છે આઠ વર્ષના થયા જનો અપાય છે એટલે તમને કઉ છું દેખાય છે થુકાઈ જાય એવી વાત સ્વામી કરે ચાર વર્ષની ઉમરે અત્યારે મને દેખાય છે એવું નથી માં તો હું તમારા ઉદર હતો ને ત્યારથી એને અખંડ દેખું છું યારે હું દેખતો હતો આજે અખંડ દેખાય છે અખંડ દેખાય છે એ આપણે ગામ આવવાના છે અને માં સાંભળી લે આ નાનો સુંદરજી છે ને એના નાના ભાઈ સુંદરજી એ સાદું થઈ જવાનો છે એની પાસે જઈને અને હું સાદું થઈ જવાનો છું ઓહો હો ચાર વર્ષનો છોકરો નિરાવરણ દર્શન એટલા માટે કઉ છું ઘણા લોકો છે ને આ બાજુ પ્રદેશની અંદર નથી કરી ગોપાળાનંદ સ્વામી તમમાં પધારી ગયા પછી ગોપાળાનંદ સ્વામીની સાથે જેટલા હેતવાળા ભક્તો હતા ને એ બધા ગુણાતી સ્વામી પાસે જુનાગઢ ગયા હતા એના ઉપરથી તમે ક્યાંસ કાઢો કેવા હતા ગોપાલંદ સ્વામી ના જે સત્સંગ પીધેલા હોય એને તૃપ્ત કરી શકે એવો સત્સંગમાં ત્યારે ગુણાતી અરે આ કરિયાણા ના મીણબાઈ બેનો ને ભેળી કરે ભગવાન વાતો કરે વાતો કરતા કરતા સ્થિર થઈ જાય એટલે ઓળી બેનો કે શું થયું પ્રભુ પ્રગટ થયા છે આજે કુલહાશ્રમમાં પહોંચ્યા છે આજે તપશ્ચર્યા શરૂ કરી છે આજે સૂર્યનારાયણે દર્શન દીધા છે આજે જગન્નાથપુરી આવ્યા છે આજે રામેશ્વર બાજુ ગયા છે આજે આજે પંડરપુર આવ્યા છે આજે આજે આવતા આવતા માંગરોળ આવ્યા છે આજે આજે લોજ આવ્યા છે ત્યાં બેઠા બેઠા લાઈવ બધી વાતો કરે રોજ જે આવે એનો ક્રમ એમ કરતા કરતા એમણે છેવટે મહિલાઓને કીધું કે હવે કાલે તૈયાર થઈ જાય આપણે સામયું કરવાનું આપણે જેની વાતો કરતા હતા એ જો ગિરનાર ચેડ્યા છે ગિરનાર ઉતર્યા છે લોજ આવ્યા છે માંગરોળ આવ્યા છે લોજ ગયા છે સત્શંકર આવે છે એ પ્રભુ કાલ સવારે આપણે ત્યાં આવે છે એના સામૈયા કરવાના છે અને ગામની મહિલાઓ સામયું કાઢ્યું શ્રીજી મારા ધામધૂમથી સ્વાગત કર્યું મીણબાઈ દરબારમાં એમની પધરામણી કરી અને બહિરાવને કહ્યું કે જે પહેલેથી વાત કરતી હતી ને ઈ આ આ સહજાનંદ પ્રભુ જેને હું બચપણથી દેખતી નિરાવરણ દ્રષ્ટિ क्या जड़तू लो अदास प्रगट प्रतापर ग के अचरज कारी दी जल नारायण पचरज कार आज बात ली आने मने तो कहता कहता छे સંત દાસજી અમીર સરોવરમાં મહારાજમાં ગવાતા હોય મહારાજ વચમાં હોય સંતો આમ ઘૂમરે પડી ગયા હોય કીર્તનો ની છોડ ઉડતી હોય મહારાજ જળ છાંટતા હોય ભક્તો પણ સંતો પણ મહારાજ ના ઉપર જળ રેડતા હોય કેવી અદભુત લીલાઓ થતી ખૂબ નાયા ડૂબકી મારી રમત લીલાઓ પણ કરી સૌ પછી તાળી વગાડી બધા બહાર નીકળ્યા વસ્ત્રો પરિધાન ચિંતા છોડી દીધો અરે મારાજ એમ હાલો એ તો ગયા બદ્રિકાશ્રમમાં નર પાસે ક્યાં ભોજ અમીર સરોવર પણ એ કોણ મારો બાપ ભવિષ્યમાં માનસ્યા આ તો કે સાહિત્યક એવું જ લાગવાનું છે એવું જ લાગવાનું છે પણ સાક્ષાત જોયેલી વાતરાયણ પાસે સ્નાન કર્યા પાછા આવ્યા પછી પાછા પેદલ આવ્યા પેલા જેતલપુર આવ્યા તે કેટલાય દિવસોના દાઢી તે બધું વધી ગયું રસ્તામાં ચોર મેળાતા તેમાં દશા વસ્ત્રી લીધું દિગમ્બર દશામાં સંતો ત્યાં હતા તળાવ ની પાડ્યા બેઠા ના આવ્યા સાધુ ને જોયા અવધૂત વેશમાં એટલે આશજીભાઈ એમ સ્વામિનારાયણ ભગવાન કે સાધુ ને પાસે જોગી આમ ઉઘાડા પુગાડા કુતરાની જેમ રખડવાથી મોક્ષ કલ્યાણ ના થાય કલ્યાણ જોતું હોય તો સ્વામિનારાયણ ભજન કરો સંતાજી ને કલ્યાણ જોતું હોય તો આજે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે મારું માનો અને આવા મૂકી દો આ બધા છે સ્વામિનારાયણ ભગવાન હોય તો એના સાધુ છે ત્યાં લઈ જાઓ આમ માથું લાવ લઈ જાઓ આશજીભાઈ ને એમ થયું કે આ છે ધા પાડે છે લઈ ગયા તે ત્યાં બીજા સંતો હતા એ સંતો બધા જોયું બેઠા પણ ઓળખે નહી એવા લટુરિયા વાળ ને એવી વેશભૂષ ઉપર એની વાત કરે ને પછી સંત દાજી ધીમેક બોલ્યા મુક્તાનંદ સ્વામી ક્યાં છે ગોપાળાનંદ સ્વામી ક્યાં છે શ્રીજી મહારાજ અત્યારે ક્યાં પીરા છે તો એ ઓલ્યા એ જોયું તમે સંતાજી નથી ને એ જ શું અરે મા બાપ ત્યાં તો મહિના દંડવત કરવા અપરાધ થઈ ગયો તમે બોલતા નથી સ્નાન કરાવવા વસ્ત્રો પહેરાયવા પછી બધું સ્વર્ગું કરી પછી મહારાજ કાર્યાણી હતા ત્યાં લઈ ગયા અને મહારાજને ત્યાં મળ્યા એ સંતાજી ને એક બીજી વાત કહું ઓછી કહેવાય છે જાણ હોય તો હોય શ્રીજી મહારાજ કચ્છમાં દમડકા પધારેલા પછી મહારાજ ત્યાંથી પાછા ગયા છ મહિના પછી પાછા ધમડકાયો હરિભક્તો ધામ ધૂમ થી મારા સ્વાગત કર્યું બેસાડ્યા હરિભક્તો ભાવમાં આવી જાય હરિભક્તો કેટલા દાડે તમારા દર્શન થયા આ સંતોના દર્શન થયા સંતો સેવાનો કથાનો લાભ મળશે મહારાજ કેટલે કેમ કેટલા દાડા વાત કરો કેમ મહારાજ છ છ મહિના નીકળી ગયા ત્યારે સાધુના નાપના દર્શન થયા લ્યો અરે ભલા મા અમે તમને સાધુ તો દેતા ગયા છીએ છ મહિના પેલા આવ્યા ત્યારે તમને સાધુ દેતા ગયા છો એની તમે કોઈ સેવા ના કરી એનો કોઈ લાભ ના લીધો અને તમે બોલો અરે મહારાજ અહી કોણ દેતા ગયા છો તમે અરે અમે પેલી વાત છ મહિના પેલા આવ્યા ત્યારે સાધુ મુકતા ગયા છીએ જેને ત્યાં મૂકતા ગયા તા એને જ ઘેરે ઉતરાતા મહારાજ કે અહીંયા જ મૂકતા ગયા છે અરે મહારાજ તમે શું બોલો તમને કઈ ખબર પડતી મહારાજ ત્યાં ઘર ઉઘાડો અરે મારાજ એમાં શું ઉગાડો એનો ગાયો ભેંસો બળદનો ઘાસચારો ભર્યો છે મારે એમાં જે છે કાઢો બધું ઘાસ એ બધું ઘાસ આખું ઘર ભર્યું હોય ઘાસ કાઢતા કેટલી વાર એ બધું કઢાવ્યું કાઢતા કાઢતા મારા જે ખૂણો ખાલી થયો મહારાજ કે જો અહીં જો ત્યાં સંતાજી ખૂણા બેઠા છ મહિના થી સાધુ બેઠા તા એ આ ઘર ખાલી હતું મહારાજ આવ્યા ત્યારે છ મહિના પેલા તો એ ખૂણા માં બેઠા ને સમાધિ ઉતરી ગયા તો ભાઈ આવી ગયા તો હજી તમે ગામડાઓનું મકાન જોઈ હોય નહીં બહુ એટલે હરિભક્તો મકાન ખાલી હતી ક્યારે આવે પછી ઘાસ એમને ભરી દીધું લાઈટ ની કઈ સગવડતા ન હોય આ એમને બેઠા રહ્યા એમ બધું કાઢ્યું ત્યારે મહારાજા પછી એને ચપટી વગાડીને જગાડ્યા ત્યારે સંત આજે છ મહિના પછી જાગ્યા કેવી સમાધિ એટલે હરિભક્તો કે મહારાજ આ તો અપરાધ કયો મહારાજ કે અપરાધ તો કઈ નથી તમને ખબર નથી તો શું અપરાધ પણ હરિભક્તો કે જીવાત હોય ઘણું બધું હોય કરકોલીન ખાઈ જાય નારાજ કે લ્યો આખી બ્રહ્માંડના નાડી પ્રાણ કોના હાથમાં મહારાજ તમારા હાથમાં બસ ત્યારે મારી ઈચ્છા વગર एक चटको भरी सके स्वामी एक सच्चिदानंद अचरज कार्य महामोटो साधु अत्यंत के घर घी के छे। राखी चौकी आ सच्चिदानंद स्वामी पूर्वाश्रम छो जी आ प्रसंग लख गजब छे। जामनगर पास अलिया मोड़ा गाम से એ મોડાના આ સચ્ચિદાનંદ સાહેબ પણ મોડામાં એમના પૂર્વા પૂર્વાશ્રમ ના માર્ષાજી જાડેજા દાજીબા વાઘેલા દાજીબા બાપુ દરબાર ક્ષત્રિ વાઘેલા મામારે મોટા થયા મામા દેવી ઉપાસ ભુવાઓ આવે દાખલાઓ વાગે ધૂળ ધૂપિયા બધું થાય ભુવાઓ ધૂણે સાંકળો પછાડે આ બધી એમને નાનપણથી આ જોયેલું બે છે દેવી ઉપાસના જો રાખે એમાં શ્રીજી મહારાજ સચમા ફરતા ફરતા મોડા આવ્યા સભામાં કોઈને ત્યાં ઉતર્યા છે ત્યાં સભા થયેલી ત્યાં દાજીભા થયું કે આજે ઘણા લોકો એમના દર્શને જાય છે હાલ ને હું જાઉં આવ્યા બધાની જેમ દર્શન પણ ભાઈ શ્રીજી મહારાજ બેઠેલા અને એમનું જેવું દર્શન થયું અને લોઢા ને જેમ એનું લોહ ચુંબક બાળે લોઢું કેમ કેમ ખેંચાય દોટ મૂકી જોતાની સાથે જઈને શ્રીજી મહારાજ ને બાથ ભરી લીધી કે હા હા રાખો રાખો રાખ માંડ છોડાવ્યા બેસાડ્યા પણ એક ટ્ર સામે ચાતક જોઈ રહી એમ જોઈ અને આંખી માંથી બધા જોઈ રહે ને શું થઈ ગયું પછી થોડી વાર મહારાજ મને તમારા શરણે લ્યો મને વર્તમાન માળા આપી મંત્ર આપ્યો રો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બસ ચડી કુમારી નાનક નશા નામકા ચડા રે આઠો જામ ગાંજા બાંગ અફીમ નશા શામ ખાય સુબર ઉત્તર જાય નાનક નશા નામકા ચઢા રે આઠો નામ ગુટકો કેટલી વાર હાલે કલાક અર્ધો કલાક ચાલે પણ જેને નામનો નશો ચડ્યો હોય એને પછી આવા કઈ ગુટકા જરૂર કરવું પડે રોટ લાગી ભજન પીરા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એના મામાને થઈ ગયું કે ભાણેજ સ્વામિનારાયણ ભગવાને કઈક ભૂરકી નાખી દીધી છે ને જે કઈ એનો જંતર મંતર કર્યું છે એ કાઢવું પડશે લાવો દાજી ના ભાઈ એને માતાજી ની પૂજાનો કરો સર માતાજી ને ડાકલા બધું વગાડ્યું આ તો બેઠા આંખ્યું બંધ કરીને ઉતરી ગયા મહારાજ મૂર્તિ માં દર્દા દરદા આસુ ચાલ્યા જાય ભૂવો બરાડા પાડે પણ આમાં કઈ જવાબ મળે નહીં પછી ભૂવા એ વિચાર કર્યો એના મામા હતા ને વરસાદી ને એમને કીધું આકરું વળગણ છે આકરું છે ને આના જેવું હોય ભાઈ વળગણ આકરું છે બોકડા બલિદાન દેવું પડશે એટલે બોકડા લઈ આવ્યા તોય કઈ જાગે જ ને આ તો બસ મહારાજ મૂર્તિ માં પછી ભૂવો ઉભો છે સામે આવી મુદામાં હાથમાં ખુલ્લી તલવાર ને ઉતર્યા આવો જે કોને માથું કાપવું છે ભુવા એકબીજાને ઠેકી ઠેકીને ભાગ્યા એલા માર્યા મીરા આવો ડાકલાય લેવાય ના આવ્યા ભાઈ સાહેબ હવે ત્યાં નથી આવું અને આ બસ રટ રાખી રાખે પછી તો એને મામા સમજી ગયા માળું જો કઈક કર્યું આવે તો પણ પછી આમની ઉન્મત દર્શા થઈ ને એ વાત કરવાની છે બસ પ્રેમ લક્ષણ સાહિત્યમાં વાંચો ને તો એમાં આવે પ્રેમનો ઉન્માદ જયારે જાગે ત્યારે ઘડીકમાં દાંત કાઢે અને ઘડીક ખડખડાટ હશે પાગલ નું હોય ને ઘડીક દાંત રોવા મળે ને ઘડી દાંત દાંત કાઢે પ્રેમનો ઉન્માદ પણ એવો તો સચ્ચિદાનંદ સ્વામી તો પ્રેમના અંગવાળા તો ઘડીક ક્યારેક થાય એવા ખડખડા દાંત કાઢવા અને ઘડીક થાય ચોથા હરાશી રડવા આ દશા શરૂ થઈ ને એટલે પોક મૂકીને રોવા માંડે એટલે એના મામાએ એને ઘરમાં પૂરી દીધા દોડા બાંધી દીધો ગાંડા એમ જ કરે તાળું મારી દીધું હાકલ ચઢાવીને બંધ કરી દીધું અને પોતે વૈયા ગયા ખેતર એના મામા હવે દૂર ખેતર હશે ખેતર ગયા ત્યાં એનો કુવો હતો ને કુવા ને થાળે આ દાજી બેઠા બેઠા ભજન કરે એટલે આને ઘરમાં પૂર્યા અને ઓ વાડીએ નીકળ્યો એટલે દાદી તું આઈ ક્યાંથી એકદમ બંધ કર્યો ત્યારથી પછી હોય ના થઈ ગયું કે આમાં તો છે આને કઈ બતાવવા જેવો નથી એ સ્વામી આ પ્રસંગ લખ્યો છે પણ સચ્ચિદાનંદ સ્વામીને આખી દશા કેવા જાય અલગ વસ્તુ થઈ જાય પણ એક વાત કયા વગર નથી રેવાતું એટલે કહી દે મહારાજ આ નવસારી કુશળ કુર ભાઈ ને ત્યાં વધાર્યા સચ્ચિદાનંદ સ્વામી ને લઈ નહોતા ગયા ઉન્મા દશા એટલે કે ત્યાં રાજ રજવાડા નથી લઈ જાવ સ્વામીને સમજાવીને રાખે જીવમાં લાડુભાઈ હારે નહોતા ગયા પણ પછી કુશળભાઈ કીધું કુશળ કે અમારા ગુરુ આવવા જોઈએ અમે આવ્યા છીએ અમારા ગુરુ બૈરાઓ રીતપાત શીખવાડે તમારી રૂચિ કેવી છે એ શીખવાડે અમને કેવી રીતે વર્તું એ બહેનો બહેનો શીખવાડે એટલે અમારે જીવબા લાડુવાનો સત્સંગ કરવો છે એમને તેડાવવાનો પછી એમને તેડાવ્યા ત્યારે આવ્યા જીવબા લાડુવા મળ્યા ત્યારે પેલી વાત મહારાજ પૂછે કે ત્યાં બધા કેમ છે પૂછે ને કુશળ તો કે મહારાજ આમ બધું સારું છે પણ એક બે વાતો કરી અમારે આ ટૂંકમાં કરી દઉં છું એ અમારા થી નથી જોવાતું મારા રૂમાલ આડો મુખ આડો રૂમાલ દઈ હસતા હસતા કે જેવું ભાઈ વાત તો સાચી સચિદાનંદ જમતો નથી આજે પંદર દી થઈ ગયા દુબળો પીડ્યો ના મારા દુબળો તો નથી પડ્યો તો કે જમે નહીં તો દુબળો ન થઈ જાય તો કઈ દુબળા તો થાય દુબળો દુબળો કઈ એક દોરો ઉલટાના લાલ ટસરું જેવા થતા જાય અને મહારાજ ફરીથી ખડખડા રહે છે એ જ રહસ્ય છે મહારાજ પણ કયો તો ખબર પડે શું કેવાનું એ રોજ આઈ ને મારી હારવાય થાળ માં જમે છે પેલા ત્યાંથી આવે બોલો દિવ્ય અને મહારાજ ને હારવાય થાળ બેસી જાય અને હારવાય જમે મારી હારવાર જમી અને મારો પાછો ગઢડા જતો રહી ક્યાંથી મોડો પડે આ કઈ તમે અચરજ કાર્યો જીવ બામળતા પૂછાવે સ્વામી ને કયો જરા જમે પણ પેલા પછી હોય ને એ જમી લો મરી જા ક્યાં એટલે સચિતાના સમયે જા પૂછતો નહિ હું તો હમણાં જીમો મહારાજ ની ભેળો જીમો ક્યાં જીમા ધરમપુરમાં શું જીમા બિર ભજીયા બધું મારો વિશ્વાસ નથી આવતી ઓછરી ને કોરેજ ને ઓ કરીને બધું કાઢી નાખ્યું બિરન પુરી ને ભજીયા ને બધું અહીંયા બોલો કેવું થયું કે